અને સારા લોકો નથી ભગવાન ચોર લોકો વસમાસો બધા શા માટે ઉભા ભગવાન મારે કેવું પડશે હોય જ્યાં વોટર કનેક્શન હોય ઘેરપ્રથમ દળ આવ્યા હોય